અસંટી નહી થાય હા તો શું કેટલા કેટલો વખત જીવવાનું છે એટલે ગુજરાતી ઉઠતું બધું અંદર ઘૂંચાય છે સગડો કઈ શું થાય તમારે દાદા ગુસ્સો નીકળતો જાય છે પણ નીકળ્યા પર ધારો કે મને એમને મારા પર ગુસ્સો આવ્યો કઈ ગયો એક વખત ગુસ્સો પછી એમને એમ થાય કે હવે લીધા જો બોલે ને એવું ના કે એમ વિચાર કરે કે કેટલા વખત આપડે જીવવાનું છે એવું સારો સમજ રાખવું એમ એવી રીતે વાળે છે એમ વારું એવું ન કેવી રીતે કરવાનું એને એવા કેવું છે કે આ ગુસ્સા એ મારું સ્વરૂપ નથી સ્વરૂપ નથી સહન ચિંતા ના કરવી પડે છે એવા આપડે કેટલો વખત જીવવાનું છે એટલે તમને સહન કરવું પડે છે તમારી મને કામ પ્રશ્ન થયેલો પ્રાપ્ત થયું નથી આ લબ્ધિ છે એટલે આ પરિણામ છે હા લી જે લબ્ધી આવી જરા અમને પ્રાપ્ત થયું નથી આ લીજ છે એ જે જ્ઞાન પ્રાપ્ત થયેલું એના કોઝી દેખાય બધા કયા કોજી ના દેખાય અંડરગ્રાઉન્ડ કોજ હોય કેવાનો અર્થ એ છે અંડરગ્રાઉન્ડ કોઝીસ તો છે અન્ડરગ્રાઉન્ડ પણ કોઝીસ તો ખરા કોઝિસ હોય જ ને પણ અંડરગ્રાઉન્ડ છે લોકોને સમજાય નહિ હા લોકોને સમજાય નહિ બધે પોતાને ના સમજાયટિક કહીએ છીએ હા પરિણામ એજ હું કહું છું કે આ પરિણામ છે મેસેજ નહી એ પરિણામ ન પરિણામ નહીં ધબે જે પરિણામ કર તો કયું પરિણામ એ પરિણામ તો છે એટલે આ પરિણામ તો કોને કેવાય છે કે અહીંયા આગળ આપડે વર્તે ત્યારે આપડે ઇફેક્ટ ને પરિણામ કે આપે કઈ ક્રમિક બાજુ ધીરે ધીરે કર્યું છે હા ગણું એ ક્રમિક બાજુ છે આ બધું કરેલું પણ ઉદય આવ્યો અક્રમ ઉદય આવ્યો અક્રમ કરેલું ઘણું બધું પણ ઉદય આવ્યો અક્રમ કારણ કે તાપસ થયા ને એટલે આ કેટલા લોકો નો કોઈ ભેગો થાય તારા લગ્ન થાય આ ગિફ્ટ કરવા ને દાદા ગિફ્ટ છે પણ ગિફ્ટ જે છે લોકો અને લોકો નું પુણ્ય એટલે જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે એ લોકો નું પુણ્ય એ લોકો નું પુણ્ય લાભ થવાનું છે એ લોકો નું પુણ્ય દાદા નું હવે લીધે અક્રમ વિજ્ઞાન જે છે એ જ લઈને એ જ લીધી હવે આ અક્રમ હા અક્રમ અક્રમ થયું એના જાણતા નતા ત્યાં ઉ પણ આ અક્રમ છે એ આપણે કેવી રીતે જાણ્યું અક્રમ એટલે શું ફૂલ સ્ટોપ માર્ગ બરોબર ફૂલ સ્ટોપ પણ હવે આ ક્રમિક માં નહીં ને મને દેખાઈ ગયું અક્રમ એટલે શું બધા માર્ગ મત દેખાયું શોર્ટકટ જે પણ શોર્ટકટ્રમ એટલે લિફ્ટ માર્ગ દર્શનમાં આવી ગયું લિફ્ટ માર્ગ હા લિફ્ટ માર્ગ ચઢવાનું કરવાનું છોડવાનું નથી એ ત્યાગ કરવાનો નથી આ છે બરોબર છે પણ એ ક્રમ ક્યાંથી ત્યાગ કરવાનો નથી આ જે લબ્ધી આવી ગયો કે આ હવે જે માર્ગ છે મી કહ્યું ને શબ્દ શબ્દ ક્યાંથી આવ્યો અક્રમ અક્રમ નો શબ્દ સમજાયો ના રહ્યો કરવાનું ના રહ્યું એટલે આપણે એમ લાગ્યું કે આ નમસ્કાર બેન ભીલાબેન એમ કે છે આમાં કઈ કરવાનું નથી એમાં પણ દાદા ભગવાન ના અતિમ રીતે કરો બોલવું કરવાનું અજ્ઞાન ક્રિયા એ બધું કરવું અને જ્ઞાન ક્રિયા માં હોય ને જ્ઞાન ક્રિયા કેવાય ક્રિયા છે ને એ અક્રિય ક્રિયા છે શું છે એ તો બધું પેલા એનું જ છે ને આપડે વિચાર નું ભાવનું છે ને એટલે આમાં કશું જ્ઞાન ક્રિયા થઈ જાય તો શું થયું જ્ઞાન પૂર્વક જે ક્રિયા કરવામાં આવે છે જ્ઞાન ક્રિયા કેવાય અહંકાર સહિત હોય ક્રિયા કેવામાં આવે અહંકાર સહિત જ્ઞાન ક્રિયા કેવામાં આવે પણ દાદાજી એ તો આ ક્રિયા ક્યારે મૂકી છે આ બધી ક્રિયા ક્યારે મૂકી તો જયારે શું જ્ઞાન માં ન આવે ત્યારે અહંકાર વગર જે કઈ પણ ક્રિયા કરવામાં આવે છે એ જ્ઞાન ક્રિયા કે પાણી ના પાય આ તો આ તો મહી છે તે બધું જે પ્રમાસ ભાવ છે ને તે ઉડાડી મેળવ શક્તિ વધી જાય આ તો જેને બેન ની મુશ્કેલી એ છે કે દાદા એમ કે છે આપડે જયારે બહાર વાત કરવાની હોય એ લોકો ને કે દાદા કહે છે આમાં કઈ છે જ નહીં આ જ્ઞાન અંદર અને છતાં બીજા લોકો આવીને અમને કે છે દાદા એમ કે છે કરવાનું નથી તમે શું કરો છો આ ક્રિયાઓ તો કરો છો એનું કેવી રીતે સમજાવવું એ અમે મુશ્કેલી અમ સમજાવીએ પણ તમને ના સમજાવતો કેવી સમજાવો અમારે ના સમજાવવા તો હવે શું કરવું એનું એટલે તમે તો આવો દાદા પાસે આવો ગઈ આવું નથી આવું જે ક્રિયા કરવાની મુશ્કેલી છે એ લોકોને પણ એમ કે આ જે બધી બહાર ની જે રિલેટી ક્રિયાઓ કરી રહ્યા છે એ ક્રિયા થાકી ગયા છે અમારે કરવી નથી નઈ નઈ આ તો રોકડું છે ને તો આપડે કેવાય હા કાલે તમારે લઈ ગયા પછી ગયા ને કે શું આવો હા એક દાદા તો પાછળ રહો કોઈ માણસ કે છે એને હીરા મફત આપીએ છે અને પછી ના લેવા આવે છે પ્રમાદ હોય છે એમનામાં હા પ્રમાદ હોય તો દાડો એટલે થાય છે એમ કરતા બધું ઉડી જાય છે વિચારણ લીધી નથી ગમતી દાદા ગમે છે મા અમદાવાદ થી કે એક ગાડી લઈને આવડ અમને દર્શન આપી જાવ કે મારે અમને જ્ઞાન આપી જાવ એટલે અમે એક ગાડી લઈને ગયા છો બેઠેલ પહોચ્યા શું ધ્યાન આપી એટલે પછી એમને ઉતારો અમારો સંઘ નો પ્રેસિડેન્ટ હતો ને એને ત્યાં રાખેલો ઉતારો કામદાર કરીને ત્યાં ઉતારો રાખેલોજી ત્યાં ઉતારો રાખેલો એટલે પછી ડેરા એ કહ્યું કે અમને જ્ઞાન પ્રાપ્ત થાય એવું કરો કે તમને સિર્ફ જ્ઞાન પ્રાપ્ત થશે એક બાજુ તમે રિક્ષા લીધેલી છે અને જાતે ઉતરેલા ત્યાં રહ્યા કર્યા પછી છતાં ત્યાં આગળ ધ્યાન ન શું કે છે કે આ મહાસત્ય બિલકુલ જતી રહેશે એના કરતા કાયદો પગને નહીં હાઈએ છૂટ આપી હા એમને જ્ઞાન રહેશે ખરું પણ એવું ફાયદા થવું જોઈએ એ રહી શક્યું અને પછી બીજી મહાસત્યુ હતી તેને તે કહી દીધું પછી કરી ગયા અપાય જેને ઘર દુખાય તેને અપાયું જોઈએ આપડે એનું પરિણામ સારું નથી આવતું બધું બોલે છે એવું બને છે ઘણી વખત એટલે સમજી ને જો અપાયું હોય એની ભૂમિકા આપડે અમેરિકા અંદર જે આપડે જ્ઞાન અપાયા એ લોકો ને ભૂમિકા મને પાંચ પાંચ વર્ષ સુધી ભેગા ના થાય સમજાવી સુગરમિલ ના મોટા મોટા જ્ઞાનેજરો ને એવા થયા ભાઈ ભેગા ના થાય પણ જ્ઞાન છે વડોદરા મને બેસાડી ચાર મહિને છ મહિના દેખાત જ્ઞાન નથી આપ્યું વડોદરા હોઉં બેસાડ વખતે વડોદરા આવી જાય નથી આપ્યું એટલે નથી આપ્યું જો દાદા નિરંતર એક ક્ષણ બોલાતા રહેંક એ એકલો જ માણસ જ્ઞાન આપ્યા નથી અરે આપણે એમાં લખું છે કોઈ ચીજ એવી નથી વિચારા વગર બાકી રાખેલું હોય દાદા એ વર્ડ માં કોઈ એવી ચીજ નથી કે વિચાર બાકી રાખેલું હોય હા નહી તો આ જ્ઞાન પ્રગટ જ ના ને અક્રમ વિજ્ઞાન પ્રગટ જ ના ને વ્યવહાર સંપૂર્ણ વિચાર ના ખુલાસા નથી માણસ આ વ્યવહારના ખુલાસા થશે ને તો આ માણસ જાય ગુજરાત ના ગુજરાત છે દાદા આપે એમ કહ્યું છે કે વિચાર વાળી જે વાત છે વિચાર વિચાર જે આવે એને જોવા નાખશે પણ આપે તો આ વિચારું વિચારની એક ક્રિયા કરી આ પડી ગયો પરથી ઊંો પછી આધારે પડ્યો અને આનો પ્યાલો પડી ગયો વિચાર આપે દાદા માવી ભગવાન અને દાદા ભગવાન એ બે માં એક દિફરન્સ મિત્રો છે भगवान ने आग मार्ग ना उपदेश भगवान त्याग मार्ग भाव तो एवं नड़े अमे गपूर्वक कही संसार नड़े नही ए, ए बात साची से भावे भगवान ने त्याग मार्ग नो शो पड़ो આપે કેવું છે કે જ નથી તો ભગવાન નો જે છે ને તે સામાન્ય ભાવે છે કેવું સામાન્ય ભાવે છે એ પણ શા માટે આપણું અસામાન્ય ભાવે કેવું છે સામાન્ય અભાવે જનરલ પબ્લિક બધાને છે त्याग हो त्याग ने बढ़ू त्याग तब बदेश करव पड़ो आखा बदा एक प्रकट करो हो તો પેલું બધું ના કે જે ઉપદેશ છે ને મોક્ષ માટે જ ઉપદેશ છે ને બીજા મોક્ષ માટે આપનો પણ આપણી વાત છે એવું નથી એવું નથી મોક્ષ માટે નથી એટલે કેટલાક ને મોક્ષ ની જરૂર નથી અને દેવગતિઓની જાતના ઉપદેશ આપવા પડ્યા છે એમને શું કે આવાસ રાખી હોય એમને માટે આવું આવાસ રાખી હોય માટે આવું અને મોક્ષ મારવાનું કજુ કરવાનું નથી કે જાણવાનું જ છે બંને વાત કરી છે બંને વાત કરી છે જેને જેને આ જોયે ન બીજા બધા શું કરે એટલે બધા કારણ કે લોસ છે લોસ છે એટલે બધી લોકો આવે પણ આપડા ઘરમાં છે એક જ જાતનું હોય કેવું त्याग ए अहंकार शुद्ध करने प्रक्रिया है क्रमिक म तो एम करव पड़े त्याग करने त्या त्या पड़े त्या करी कर पड़े अहंकार शुद्ध करने प्रतिक्रिया બંધાય છે એ પુન ની જરૂર છે ભોગવા માટે સુખ ને ભોગવા માટે એને આ દુઃખ ગમતા નથી એટલે સુખ સંસારી સુખ ભૌતિક સુખો પડે છે એને માટે તો ત્યાગ બધા રસ્તા બે બતાડ્યા और के उटता स्वरूप मिधाउट ईगोइम विधाउट ममता पटेल ने पटेल पटेल से रीते जता स्वरूप दादा पटेल सी रीते शू पे पटेल ने इकोइमता ममता थीज ने ममता नहीं ममता थोड़ी इकोइम तो खुद ने હા એવું કે છે એટલે તે દિવસે મારો બધું ખલાસ થઈ ગયું પછી હું એટલે પટેલ નું આમ લખું છે પટેલ એટલે આ કે આ વિભોજન ને ખલાસ થઈ ગયું તે રીતે એટલે તે દિવસે મારો વિભાજન બધું કરેલા પણ એમનું ગ્રેડેશન આટલું આવ્યું પટેલ એમ લખ્યું છે ને એટલે જ હતા એટલે હતા થઇ ગયા પટેલ બરોબર છે પણ પટેલ મને એટલે પટેલ કોણ ચાલશે કેવી રીતે ચાલે છે એનો બધો હિસાબ જોઈ લીધો બરોબર જોઈ લીધો એટલે તે દિવસે મારું છે એમનું બધું સલાસ થઈ બરોબર પછી હું જુદા સ્વરૂપ માં રેવા માંડ્યો એ પટેલ તે રીતે જ હતા એમ કે પટેલ આ જુદા સ્વરૂપ રહેવા માંડ્યો તે રીતે જ હતા તે રીતે થઈ ગયા ના થઈ ગયા સારું થાય છે નહી એ સમય નઈ પછી હું જુદા સ્તર ઉપર રહેવા માંડ્યો વિધાઉજી ગોઈજ અને વિધાઉદ મમતા પટેલ તે રીતે જ હતા વિધાઉજી ગોઈજ વિધાઉદ મમતા પણ પટેલ કેવા રીતે હતા પછી પણ લાગુ પડે છે પણ હું જુદું સ્વરૂપ થઇ ગયું હું એટલે કોણ હું સીગડે આત્મા સીગડે હું જુદા સ્વરૂપ થઈ ગયું પછી નિરંકુ સમાધિ સિવાય જોયું નથી એક સેકન્ડ પણ એટલે સહજ સ્વરૂપ થયું અને બાર છે ઈઘો જેમને મનતા થઇ ગયું બાર પટેલ નું થઈ ગયું સહજ થઈ નથી બરાબર એટલે ઈગોઈ જેમને સિવાય નું સ્વરૂપ અને આ અંદર નું સહજ થતી જુદો બતાવવા માટે હસીન નું શું છે હસીન માથે આવવાનો વાર છે राजा भगवान स्वरूप क्यू भगवान बीजु शु जैसे ममता अहंकार नहीं राजा स्वरूप ए बराबर बड़। दादा स्वरूप एट अंदर जो जागृत थे बुद्धि अहंकार कई नहीं पटेल नु शू पटेल राजा नु स्वरूप स्वरूप बुद्धि गई दाज, क्या शू क्यू दादा अंदर मूल स्वरूप होती ना हाँ जेरी गई तेनाली पटेल पटेल हाँ गई तेरे आमा आप दादा भगवान नु स्वरूप क्यूं हाँ समझा भगवान भगवान बोली જેને આ વર્લ્ડ માં કોઈ જાત ની મમતા નથી જેને અહંકાર નથી જેના બુદ્ધિ નથી એ દાદા સ્વરૂપ તો પટેલ નહિ પટેલ દાદા મૂળ દાદા ની વાત છે એને તો કઈ અહંકાર હોય નઈ કઈ બુદ્ધિ હોય હા એ તો બુદ્ધિ છે નહીં એટલે જેના બુદ્ધિ નથી એ સમજાવવા માટે બોલેલા હા એ તો હોય જ નહીં ને હોય નહિ પણ સમજાવવા માટેલ ને તો રહી છે થોડી ઘડી બુદ્ધિ રહી હોય એટલી કરી દેશે પણ પટેલ ને બુદ્ધિ તો ખરી ને થોડી ખરી ને થોડી ઘણી ખરી પટેલ ને બુદ્ધિ ખરી ને હા પટેલ પોતે અભૂત નથી નહીં પોતે પોતે અભૂત જ છે પણ આ થોડી ઘડી બુદ્ધિ રેલી હોય તે તો અસર કરે બાકી ખરી બુદ્ધિ તો મારે અસર પેલી ના કરે ને ભગવાન બુદ્ધિ મારા બુદ્ધિ રહી નથી બારા ભગવાન મારું જે સ્વરૂપ છે કેવું કે મારું સ્વરૂપ નહી એ મારા હડે નહી બરોબર એ પાછલો પરિણામ છે ખાલી પાછલો પરિણામ હા મારા આજના આજના પટેલ સ્વરૂપ નથી आगनी आगे हाँ तरहकार ना तर्मा कहवा बरबर दीवार उभो तर्कार नुदी कहवायन जी दिखाई पटेल बुद्धि नहीं कहवा मगर कई रीते तरमाकार नीति बुद्धि बुद्धि तर्माकार ना देखा दिखाओ बुद्धि दिखाई प्रक्रिया चार डिग्री ओ बेखा अतः ना बोलो ફરી છોડી દે સારું પહેલું ગાડી દેજો પેલાનું પરિણામ છે ને પેલા એવો ભાવ હોય કે આપણે લીધે ગાડી અટકવી ના જોઈએ અત્યારે એ પરિણામ આપણને આવે ખરા પણ આપણા કા અત્યારે આવવા ના હોય એ બરોબર અને સમજવા જેવી વાત છે મોટા બઉા રાપડ ની વાત છે હા એ તો બરોબર સમજાયો હવે દાદા છેલ્લું આપડે ભગવાન મે એટલે પટેલે મેં કહ્યું ભગવાન ને એટલે તમને નાથ આવતું હોય તો જાઓ જગ્યાએ હા તમને અનુકૂળ ના આવતું હોય તો બીજી જગ્યા જાઓ મારુ કલ્યાણ થઈ ગયું હવે આવી જગ્યા બીજે તો જવું કોને કારણ કે એ ભૂમિકા વગર જાય નહી બરોબર છે મેં કહ્યું તમને ના ફાવતો જજો મારે હવે ચાલે તેવું છે બરોબર अब गया, तो नहीं। थे भी क्या संवाद फते भगवान वच्चे न હા દાદા ભગવાન પટેલ બે નો હવે દાદા ભગવાન એ તો પ્રગટ થયા વગર ચાલી ના શકીએ તો પછી આપડે પટેલ એમ કેમ કહી શકે એને કે તમારે જાવ એમ કેમ કેવાય પટેલ સિંહ ના એટલે એમ કે શું કારણ છે કે હવે હું કઈ તમારો દબાયેલો નથી બરોબર છે પણ પટેલ ને એના વગર ચાલે એમ પણ નથી નઈ એ વાત જુદી છે એ સ્વરૂપ છે ને જે સ્વરૂપ છે ભગવાન તે જુદું છે અને ભગવાન પાસે જુદા સ્વરૂપ ની અંદર આપડે એ સમજવું છે स्वरूप भगवान स्वरूप रे जरा जरा समझे स्वरूप रहे भगवान खसी जाए तो स्वरूप रे।, रे, रे भगवान खसी जाए हाँ मरु ज्ञान जत नगवान खी जाए भगवान खसी जाए એ જરા હાજી બરોબર સમજાતું નથી હું લાલચુ હતો ખાઈ જાત હું નિશ્ચય લાલચુ હોત તો ખસી જાત હા મને તમારી જરૂરિયાત છે સ્વરૂપ એજ ભગવાન એ મે ભગવાન પણ સ્વરૂપ માં જ એ ભગવાન રહેલું છે બાદ એ સ્વરૂપ જ ભગવાન ભાગ રહેલો છે હા એ સ્વરૂપ રહે પણ ભગવાન ભાગ છે તે હું લાલચુ હોત મારા પટેલ જો લાલચુ હોત ભગવાન સ્વરૂપ સ્વરૂપ તો તમારું છે ને એ ભગવાન છે અને મારું સ્વરૂપ એ ભગવાન છે પણ ભગવાન કોને કે છે કે અમા બેમાં જે અનકોમન છે स्वरूप लीधेलु भगवान भगवान नु फ उत्पन्न आप कहती હવે તમારી ભગવાન જે શક્તિ છે એટલી જતી રે પણ સ્વરૂપ કરે ને સ્વરૂપ કરે સ્વરૂપ ને એમ એમની જે એમની કૃપા છે એ બે રે અનુભવ થઈ ગયું તમારું સ્વરૂપ ને કૃપા બેસ્ટ છે તારી પણ મારી જરૂર નહી રહી એ તો એવું કે દાદા મારા તમારે હું તો બેઠો હા તમાર પણ તમારા મને એમ લાગતું હોય કે મારા ઘરે ચારે નથી એવું નથી દાદા પટેલે અહંકાર કર્યો કેવાય ને ના અહંકાર નથી અહંકાર નથી તપાસ કરે છે કે ભગવાન કેટલા આમ કે આપડે ધણી જતા આપણી જોડે જરા કરતો તો આપડે કઈક જુદો એવું તો વાંધો નથી તેથી કઈ ધણી પણ જતું નથી એવું અમને કહ્યું તમને જોવા અનુકૂળ આવે તો હું વસ આવ એટલે દાદા એ કહ્યું એટલે કહ્યું કે જાવ હોય નઈ વસ્તુ એટલે કયું કયું બી કઈ રસ પણ હવે તમારી કૃપા મારી ગયેલી એટલે ગરજ ભગવાન ની થઈ હા પટેલ ગરજ નથી તે રસ્તે પછી પછી નું થયું ખરો માણસ છે એટલે આવી જગ્યા નથી આવી જગ્યા નથી ભૂમિકા છે બંગલો જરા છે ઊંડી વાત એટલા માટે મેં આપને પૂછ્યું વાત છે આવું કઈ કહી શકે ને હા એવું કઈ બોલી શકે જ નહીં કોને વસ થઈ ગયા હોય તે બોલી શકે દાદા પટેલ ને દાદા ને પટેલ ને ખબર જશે નહી વસ્ત થઈ ગયેલા રોસ મારે છે રોપ મારે વાત કેવી રીતે ભગવાન ખુશ થઈ ગયા બધી હગવાન તો કીધું ક્યાં નિશ્ચરતા જબરજસ્ત હતી બીજા લોકોને એંકાર લાગે છે ક્યાં લખવાનું કઈ કારણ શું હતું આ વાક્ય ના લખ્યું સારું દેખાતું એવું કે ના વાક્ય લખ્યું દાદાનું બાર ના સામાન્ય માણસ દાદા એ દાદા એ ચોપડી બગાડી આટલું વાક્ય લખ્યું એવું કે સામાન્ય માણસ કેગાડી ને પણ લખું છું નહીં એટલે હું કેવા જુ બાબુ પબ્લિક ને કે ભગવાન તમને વસ્તુ ના કહો કે જતો રહેતો હજી જતા રહેશે બરોબર દાદા વ્યવહારમાં જે આ બેન વાત હતી ગઈકાલે આ તો થઈ પણ વ્યવહાર એ ભૂમિકા જો ભૂમિકા હવે પછી હા અમે તો અમારે એટલું જ શીખવાડવા માંગીએ છીએ કે ભગવાન એ ગરજુ છે શું છે ભગવાન ને તમારી ગરજ છે એગ્રીમેન્ટ ન્યાય છે શું છે મે ભગવાન તમે વસનાર હું તો તમારે શા વાસે તમે આટલા બધા દાડા વશ રહ્યા તો મારે એનો બદલો તમને વારવ જોઈએ કે હું તમને વસ આથી આનંદ અવતાર જ વસ ને જેમ ધણી ને ક્યા સમય જુદા રહ્યો છે જુદા રહ્યો છે પણ ધણી કઈ રેવા જાય નઈ આપડી ખાતરી થઈ હોય મને ખબર છે જગત આને ઉદય કે આપડા મહાત્મા સમજશે ને બરોબર મહાત્માઓને જો સમજાવે વાર ના લાગે જગત આને ઉદ્ધર થઈ ગયા જરૂર હતી આ વાક્ય લખવાની પણ હું તમને બધા મહાત્મા શું કહેવા માંગુ છું કે તમે તમારી પાંચ આજ્ઞા બને ભગવાન તમને વસ્તુ ભગવાન ની પરવા ના બઉ કરો હા હા પાંચ આજ્ઞાની બહુ પરવા કરો શું કહ્યું પાંચ આજ્ઞાની પરવા કરવાની છે હા ભગવાન પરવા ના કરો ભગવાન ગુણ જ છે કે તમને વસ્ત થઈ જશે શું કહ્યું માંગુ છું બધા મહાત્માઓ ના હોય ડ્રોઈંગ રૂમ થઈ જગ્યા જાય આવો ડ્રોઈંગ રૂમ આવો બેડરૂમ આવો બાથરૂમ કે ફર્નિચર કેટલી જતું એ પછી જાય કોણ થાય એટલે આપડે કરવું એમ કરવું ચપકુ કરવું હા બરોબર એસી કહેવામાં આવે છે ખબર ના પડે બીજો વાંચી જાય તો હા બરોબર પોતાનું સત્તર જોવાથી બધી અન્ડરલાઈન કરવી પોતાને અમારા અમારા પુસ્તકમાં કોઈ અન્ડરલાઈન કરતો નહી કારણ કે તમારે એને પોતાને વિચાર નહી ઉભવા દો તમારા વિચારથી જન્ડરલાઈન કરજો બહારના લોકો હાથમાં જાય છે ને એમ તો પેલા રણસરભાઈ સાહેબે તો આપતા વાણીમાં હજારે અંડરલાઈન કરે છે બહાર ના લોકોને તો એવું લાગે પેલું બધા ને ઘણા ખરા ને સમજાય નઈ શું કે સમજાયું બરોબર સાહેબ જ્ઞાન લીધેલું છે પણ એને આ સમજાય ખરું પચીસ વર્ષી તો મારું કુટુંબ ને કોઈ પણ લાભ થયો નથી મારું કુટુંબ નો કોઈ પણ માણસ આપવા એકલો છોકરો આપવા ત્યારે બાકી બહુ ભાઈ કે બીજા છોકરો અરે આ દાદા ને ભાઈ છે કુટુંબ બધું કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂર્તિ દાદા હાજર થયા હતા હું દાદાને સમજી લેખ્યો નથી પૂરી એક વખત સત્તર દિવસ સુધી ધોળે રાખ્યા હા અને સત્તર દિવસ સુધી અમે બધા પ્રશ્નો ખુલાસા કર્યા પણ હજુ કે તમે સમજી શકતો નથી દાદા ભલાણ નું બધાનો વાં જુ જુ જ્વા એના શું લાભ થયો તારે એ શું કે છે કે કૃષ્ણમૂર્તિ ને કોઈને પણ આમ નથી કરી અને મેં માવી મૂર્તિ ને કૃષ્ણની મૂર્તિ ને પણ આમ નથી કર્યું હું કરવા માનતો જ નથી અસર થઇ ગઈ એટલે પચી વર્ષ કૃષ્ણ મૂર્તિ પણ ગયું પણ જે ઠંડક ના વરી તે અમના શબ્દો થી મને આ વરે છે એટલે મેં તમારે અહીંયા અહી અડાડ્યું ચરણવિધિ કરી ચરણવિધિ કરીને લીધું પણ હા એ પછી શું થયું એમને એમ પછી એમને મેં પાડી હું જાણું અમને ગજું નહિ બિચાર તાવ ચડી જાય જો ફરી વિધિ કરાઈ તો યાદ એમ તાવ ચડી જાય એટલે મેં એમને કહ્યું તમે તમને જે અનુકૂળ આવે એવી રીતે એટલે આમ કરે ફક્ત મેં છૂટા લોકો નથી એને તાવ કરી જાય એટલે આપડે ધીમે ધીમે ધીમે યાર આપે બરોબર પછી ધીરે એટલે સુધી આવે છે કે અત્યારે નમતા આમ બધું રમતા રમતા પણ હજુ હરી જગા તો નથી પણ વિ પુસ્તક ના પત્તા પહેરીને તેના સાર્થક ને શીઘ્ર ગઈ લે છે આવડું મોટું પુસ્તક હોય તો બે કલાક